દાદા હું એમ પૂછતો હતો કે નરસિંહ એ ભક્તિ દ્વારા એમને સાક્ષાત્કાર મળ્યો કે નહી એ જ્ઞાનીઓ બને એમ કેવાય કે નહી એમને જ્ઞાન પ્રાપ્ત થયું એમ કહી શકાય કે નહી થોડા આવતા જ્ઞાની મળી જાય અને એમનો ઉકેલ થઈ જાય સમજ પડે ને તે મોટા મોટા ભક્તો આ કબીર સાહેબ જેવા ને નરસિંહ મહેતા જેવા ને બીજા ભક્તો આ બધું જગત આખું ભગત છે શું કોઈ ને કોઈ રીતે ભગત જ છે જગત આખું મામાવારીઓ થઈને ભગત થયો છે શું થયું હવે મૃત્યુ સમયે મૃત્યુ વખતે એનું ધ્યાન પરમાત્મા હોય એ મૃત્યુ વખતે ધ્યાન પરમાત્મા હોય છુટે તો મુક્તિ જ હોય શું કહ્યું પરમાત્મા નું ધ્યાન હોય તો મુક્તિ ના થાય તો બઉ તરફ બાકી હોય પણ તેમાં બીજો ભે નહીં આવે નજીક છે પણ પરમાત્મા ધ્યાન થવું જ મુશ્કેલ છે એ જ્ઞાની પુરુષ સિવાય પરમાત્મા ધ્યાન ના થાય એ જે આપણા ભક્તો પરમાત્મા નું પરમાત્મા નહીં એ તો પરોક્ષ પરમાત્મા હા સાચા નો જ થઈ ગયું કલ્યાણ થઇ ગયું હવે યોગ્ય યોગ્ય નો તો ઘણો કાળ લાગશે ભક્તો કલ્યાણ થઈ જશે ભક્તો થોડા કાળ માં યોગીઓને તો ઘણો કાલ લાગે યોગી તો અહંકારી હોય ને આ જેટલા યોગીઓ થયેલ ને રામકૃષ્ણ પરમાય ભગત ભક્ત કેવાય વિવેકાનંદ હે વિવેકાનંદ વિવેકાનંદ એ ભક્ત કેવાય બધા વિવેકાનંદ ભક્ત નાના ભક્ત કહેવાય ને રામકૃષ્ણ પરમા મોટા ભક્ત કેવાય મહાન ભક્ત કેવાય ભગવાન યોગીઓ જે ધ્યાન અને સાધના નો માર્ગ આપ્યો એમાં કઈ કચાશ ખરી કે એમાં કઈ કચાશ ખરી એવું છે ને એક તો યોગી કયા પ્રકારના છે આ જગત કે કેવાતા લૌકિક યોગીઓ લૌકિક છે કેવા છે નાક ઉપર ધ્યાન કરે ને એ બધા મનો કોઈ જપ યજ્ઞ કરે તો જપ વતન યોગી પડે ને અને કોઈ દેહ આત્મયોગી હોય તારે આ યોગ દ્વારા આત્મયોગી બની શકે ખરા એ તો આત્મા જાણ્યા સિવાય આત્મયોગી થઈ જ નહીં શકે આત્મા જાણ્યા સિવાય કોઈ પણ માણસ આત્મયોગી થઈ શકે નહિ પેલો આત્મા નું જાણ હોવું પડે કેવું પડે ને હિન્દુ ધર્મ ને જૈન ધર્મ બે મહાન ધર્મો એ બંને ધર્મો કે છે કે આત્મા જાણો શું છે આત્મજ્ઞાન કરો કે છે શું કે છે યોગ કરવાનું કોઈ કેહતું જ નથી શું આત્મ કરો પછી આત્મા વાળો જો યોગ કરે તો આત્મયોગી કહેવાય શું પડે ને પણ જ્યાં સુધી આત્મ જ્ઞાન થયું નથી તો મનોયોગ વતન યોગ કરતા હોય કેવાય કષ્ટ વેદે અપવાસો કરે જરા કરતા ભક્તો મહાન ઊંચા છે કબીર સાહેબ તો બહુ મોટા ઉચ્ચ ભક્તો કેવાય થોડા વખત માં ભગવાન ને ખોરી કાઢે અત્યારે આવી ગયેલા છે એ ભગવાન ભક્તિ કરે મળતી વખતે હું એમ પૂછવા માંગતો હતો કે આત્મ માટે આત્મસાક્ષાત્કાર માટે જે આ માર્ગો છે યોગ ના ક્ષાત્કાર ગુરુ મળવા જોઈએ જ્ઞાની મળવા જોઈએ નહી તો કશું મળે સમજ પડે ને સુધી ભક્તિ કર્યા જ કરો પરોક્ષ ભક્તિ સમજ પડે ને આત્મસાક્ષાત્કાર થાય તાર પ્રત્યક્ષિત થઈ શકાય માનવી માનવી વચ્ચેની જે દિવાલ છે માણસ માણસ વચ્ચે માણસ માણસ વચ્ચે જીવ ને શિવ જીવ અને શિવ વચ્ચે ની તો છે અજ્ઞાન અવસ્થા અને આજ અજ્ઞાન અવસ્થા માણસ માણસ વચ્ચે ની છે જાતિ પાતી થી જુદા જુદા પંથો થી જા કામ માં જ લાગતી નથી પંથ બંને કશું કામ લાગતું પંથ વાળા પંથ થી આત્મ આ બાધક ને કશું નડે નહીં આત્મ ગમે તે માણસ ને થઈ શકે જ્ઞાની પુરુષ ફરી કાઢે ને એનો ઉકેલ આવી જાય બાકી આ તો અનંત સુધી ભટક છે પંથ વાળા ને એ બધા મત વાળા મત વાળા તો કરોડો સુધી ભટવે અમારો મત મત સજીવ સૃષ્ટિ જેમાં સજીવ સૃષ્ટિ છે હવે ખેતી કરનારને એક છોડ ને પડે છે અને બીજા છોડને ઉખેડવા પડે છે કપાસ છોડ સાચવવા માટે અથવા મકાઈ અને બાજરીનો છોડ સાચવવા માટે એને એને સાચવવો પડે અને બાકીના છોડ કાઢવો પડે એમાં પાપનો ભાર કાર્ય કરો તેમાં પુણ્ય અને પાપ બંધુ હોય સમજાય છે આ ખેડૂત સાથે ખેતી કરે બહુ પુણ્ય બંધાય છે કાઢી નાખે છે પાપ બંધાય છે આ પાપ પચીસ ટકા બંધાય પુણ્યને એસી ટકા બંધાય પછી પંચાવન ટકાનો ફાયદો થયો ને પાપ અને પુણ્ય ને પ્લસ માઇનસ થઇ જી તથા હિન્દુસ્તાન ના વાણિયાઓ છે ને તે જરાય કુટો દુગણા હોય બઉ પાકા હોય ખબર ને ખેતી થાય ને એવું થયું કજુ બને નહિ તો તો કોઈ તો વાણિયા મોક્ષ નઈ સારું છે પાપનું ભાર વધે શું કરવું ના તમને તો પાપ આવે નહી તમે પોતે હવે કનુભી નથી રહ્યા કનુભી હોય તો હરી પાપડે ક્યાં હરી પાપડે હું કનુભી એવું નક્કી છે આવ્યો ના અને જગત આખું તો પાપમાં જ છે પુણ્યમાં જો પુણ્ય થાય છે પણ લાભાલાભ નો વેપાર કરો ભગવાને શું કહ્યું ભગવાને શું કહ્યું કે આ તમે દાણા ખાઓ ને નાખીએ અને પાણી મળે એ ત્યાં ડુંગી નીકળે એ બધી જીવાત છે શું તે ચોખા ચોખા એ જીવાત નથી આ ઉગે નહિ ને જીવાત ખાવ ભગવાને જ કહે છે કે આજ ખાવાનું છે ત્યાં કહે છે જીવાત ના ખાઈનું શું થાય ત્યાં કહે છે કે તમે મનુષ્ય માં તો એ જીવાત છે તે બીજા અવતારમાં ઊંચી ગતિ આવશે તમારું કોઈ જશે શું થાય અને તમને પાપ લાગશે શું પડે ને માણસ ખાઈ ને ધ્યાન કરે કેટલું બધું હવે પૂછ્યું જરાક પૂછું આ મનુષ્ય અવતાર જે છે વારંવાર મનુષ્ય મનુષ્યનો અવતાર મળે ભેંસ થાય બળજીઓ થાય કૂતરો થાય દેવગતિ માં જાય નરકતિ માં જાય બધું થાય ની જે માણસ તમારો કોઈ ઓળખડવા માણસ હોય તે બધું અણહક નું ખાઈ જતો હોય લોકો નું અણહક નું વાપરી ખાતો હોય કયુંગના લોકો તમને ખબર પડે ને અણહક નો ભોગ ભોગવે અણક ના અણક ના પૈસા વાપરી ખાય એ બધા એથી જાનવર માં જવાના છે પછી આ માણસ સજા ભોગવે છે એનું શું થાય બંને સજાઓ જુદી જુદી કેમ માણસ પણ સજા તો ભોગવે છે હવે તેની સજાઓ પણ પૂર્વભાવ પૂર્વના ભાવ ના ફળે આ ભાવ ભોગવે છે પણ હવે પાછો છે તે આક નું આન કરે છે સુપર હ્યુમન છે તે દેવગતિ મજા આવે એ માણસ કોક કોક હોય દેવગતિ મજા આવે હવે કેટલાક એમ કે છે એક મત એવો કે છે કે મનુષ્ય અવતાર મળ્યા પછી જ્યાં સુધી એની મુક્તિ ના થાય ત્યાં સુધી મનુષ્ય જતા નથી કર્મ બાંધવાનો અધિકાર મનુષ્ય જ છે બીજા કોઈ ને અધિકાર નથી અને જેને બાંધવાનો અધિકાર છે એને ચારેય ગતિમાં રખડવું પડે છે એ તો એવું ક્યાં છે મનુષ્ય માંથી આમ નહી એ કે છે ઘઉં ને પેટે ઘઉં જ થાય કે છે ઘઉં વાઈએ તો એવું કેવા માંગે છે કે મનુષ્ય સ્ત્રી હોય તો દવાખરામ આપણે તપાસ કરીએ તો કુતરું ના આવે શું કે તમને સમજાવું શું કેવા માંગો છે તો આ આવે એનું નામ મનુષ્ય માંથી ઘઉં માંથી ગૌ પણ મનુષ્યના જેટલા વિચારો કર્યા જેવા વિચાર કરે છે ને તેવી એની થાય છે રાક્ષસ થી વિચાર સમજ આ લોકો લૂટબાજી કરે છે જાત જાત મારી નાખે છે લોકોને એ રાક્ષસ વિચાર કરે પોતાનો ફાયદો ના હોય ને સમજ ને એ નર્ક જવું પડે નર્ક ગતિમાં આ બાકી રહ્યા પડે ને મને કે એટલા સારું કરે છે એ તો ચમત્કારા હોય ચિતના ચમકારા હોય છે ગળા લોકો બઉ બોરા બળા તે દેખાય નથી તો ભગવાન નો એ આત્મા પણ એમાં વાંધો નઈ ને કરીએ તો આત્મશાંતિ મેળવવા શું કરું એ તો અહીંયા જ્ઞાન લઈ જજો કોઈ જુદા જુદા ભગવાન ધ્યાન રે છે જુદા જુદા ભગવાનોમાં માણસ નું અપૂર્ણ અવસ્થા તો ખરી પણ એને જેવું દેખાય છે ને એવું એનું ધ્યાન રે ને જે આપડા ત્રણસો ડિગ્રી હોય છે ને એ વચ્ચે ભગવાન ઉપા હોય તો પચીસ ડિગ્રી વાળા ના અમુક દેખાય પચાસ ડિગ્રી વાળા ના અમુક દેખાય સો ડિગ્રી વાળા જેવું દેખાય એવી રીતે પરોક્ષ ભક્તિ થવાની છે મન મન તો હનુમાન એમ કેતા મને તો રામ ના જ આનંદ મળે છે રામ શું રામ ના જ આનંદ મળે છે એવું હનુમાન કેતા એતો હનુમાનજી જીવતા હતા ને રામે જીવતા હતા ને સમજાય તમને કૃષ્ણ ભગવાન છે કૃષ્ણ ભગવાન છે ના કેવું નઈ પણ એ કે છે મને વધારસો માં ફાયદો થાય ત્યાં કૃષ્ણ નામ બોલ સર મને પૂછવાનું મન થયું હતું તે દિવસે પણ પછી હું અટકી ગયો પણ આજે પૂછી નાખું આપી પુરુષ છો મંદિર આપ સાક્ષાત્કારી પુરુષ છો તો આપ મંદિર માં જાઓ તો મંદિર માં જવા માટે ની માટે પ્રતિષ્ઠા ઉભી નથી થતી હવે કરીએ છીએ એટલા માટે અમે જ્યાં જઈએ મહાદેવ ના ડેરા માં માતાજી ના ડેરા અમે લોકો ના જાય કિલો અવરો પડે સમજાય છે ને શાંતિ થાય એવો રસ્તા અમારો હોય અને અમે તો માધીજી ના ડેરામજી ને શું બોલીએ છીએ એ નઈ તો બોલીએ આપડે બોલ્યો હાજર માં કરી ગયો એટલા પડે ને એ મંદિર કરી જાય થઈ જાય તમે સમજ આ તો ભેદ બુદ્ધિ જતી રહેશે ને તો અભેદ ચેતન માં રેવાય ક્યાં રેવાય અભૈ ચેતન આ ભેદ બુદ્ધિ છે હું કનો ભાઈ છું અને આ લક્ષ્મી ચંદ્રશંકર છે આ જુદા હું જુદો નહી હોય તો જુદા કરી જોડે લડે ને તો ભેવ જણા કરે આપડે આમાં હાથ જોઈએ તમે આવા તમે આવા ભેવ જાય પછી બે મયોમય લડે તાર કે તું આવો ને તમે મશ્કરી કરાય ને આ કુદરતે ક્રૂર મસ્કરી કરી છે ભગવાન ભગવાન કરી છે ભગવાન થઈ એમ તો ક્રૂર મસ્કરી આનો સસરો થયો મસ્કરી કરી લડે ભેદ બુદ્ધિ ખરી બે માં હોય ઘર માં બહેન બે ભેદ કરી કાલ ની વાત ગવાની વાત શું કરવી છે તક ના પણ તમે મેં ભૂલ કે તમે નથી કરી કાલે કેશો શું કે ગયડા ગવા લાયા તા એટલે આપડે નીચે જોવાનું થાય પછી કેમ બોલતા નથી આવું કે ના કે ભગવાન પોતે પોતે જ ભગવાન પણ જોયા છે હા તમને કઈ કળ વરે છે આ કલયુગ કોઈને કળ વરે નહી સાધુ સંન્યાસી આચાર્ય કોઈને કળ વરે હા નામ જ કલયુગ કળવરે કુતરું છે કળવરતી નથી બિચારા ને એ આ મનુષ્યોને કળ નથી કહ્યું શું થાય ને હા તમને કળવરી કળ વરે તારથી કઈ કામ હેર ત્યાં ભેદ બુ જવી જોઈએ અને શિવ જુદો જુદા એ જુદા અજ્ઞાન લાગે છે સમજ પડે ને અરે જ્ઞાન એ કઈ જીવ શિવ નું અભ્યાસ સ્વરૂપ છે ગમ્યો કેમ તમે બોલતા નથી કે શિવ આજે ના પડવું જોઈએ કઈ દેખાય ના પડવું બક્ષે તમારે અને ભાઈ ઠંડક વાળા ક્યાંક નિશાની દેખાય આપડે આપણને લાગતું જાય કે ઉભરાતું તું અને આ દુઃખ ફૂટ હાય વળાદ થતું હતું હાય વરા ધીબે ધીમે ઠરતું જાય હવે શું થાય પ્રકાશ વધતો જાય ઠરતું જાય ઓળખતા થાય છે મને એની પુન્ય કયો ને એની કે થઈ ગયો તમારા દર્શન થઈ ગયા તમારા દર્શન કરવા ભાવનાથી પૂરી થઈ અને કદું તો બેઠો ભાવનાથી તે પૂરી થઈ અમારી સાધના કરેલી જૂઠી છે આત્મત જાણવા માટે આ સાધના છે જો તત્વ ના જાણવાનું મળ્યું જંગલ માં જઈને પોખ મેલો એટલે કોઈ સોનો તો ના રાખે શહેર માં પોક મેરા નસિંહ મહેતા એવું કહ્યું આખા એવું કયું તિલક કરતા ત્યાં પણ ગયા ગયા કથા સુણી સુણી ને ફૂટ્યા કોણ જપ મારવાનો નાખો હવું ગઈ ગયો નાખો એક મુરખ પાછો જાતને પાછું મૂરખ થઈ મૂરખ ને તુલસી દેખી તોડે પાન પાણી દેખી કરે સ્નાન જ્યાં પાણી દેખાય ત્યાં ડુપકી મારી અમુક સરસ ભણે તિલક કરતા ત્યાં પણ કહ્યા તોય બ્રહ્મ જ્ઞાન થયું નહિ સરસ ભણે આ બ્રહ્મ જ્ઞાન કેર છે પાછો બ્રહ્મ જ્ઞાન તો આત્મ જ્ઞાન નો દરવાજો છે શું છે એ બ્રહ્મ જ્ઞાન થાય છે એ બધું સાધન પરિણામ પ્રૂપે પોતાના સ્વરૂપ ઉપર એકાગ્રતા થાય છે પણ સ્વરૂપ ભાન નથી થતો स्वरूप शू भानत नहीं स्वरूपुर भानाग्रता है तरह ज्ञान कहवा त्यार्ञान ब्रह्म ज्ञान कर ब्रह्म ज्ञान तो સંસાર ની નિષ્ઠા ઉઠે ત્યારથી ભ્રમ ની નિષ્ઠા સંસાર સંસાર ની જે ના સંસારિક સુખો ની નિષ્ઠા છે પાંચ ઇન્દ્રિય ના સુખો ની નિષ્ઠા છે એ નિષ્ઠા જેની આ સુખો ખોટા છે ભૌતિક છે નમા છે આત્મા સુખ છે ભગવાન માં સુખ છે એવું નક્કી થાય તારે શું થાય અને પછી આત્મ જ્ઞાન થાય ત્યારે આત્મનિષ્ઠ પુરુષ કેવાય ભગવાન કેવાય શું કેવાય ભગવાન કેવાય સકલ પરમાત્મા કેવાય શું કેવાય બુ દ્વારા માપી શકાય ખર બ્રહ્મ બુદ્ધિ હોય બ્રહ્મ સ્વરૂપ માં બુદ્ધિ હોય પેલું અજવાળું ના હોય સપના અડધો કલાક રહ્યા થઈ જાય કેવું થાય અહંકાર થઈ હા અહંકાર ભક્તો ને ઘસાતો ઘસા નહીં નથી મેં તો કેવી સરસ વાત કરે છે જા લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી આત્મતત્વ જાણવું પડશે કે જૈન હો કે વેદાંતિ હો કે બહાર હોય મુસ્લિમ હોય પણ આત્મતત્વ જાણવું પડશે અને તે વેદાંત છે નહીં શબ્દ છે નહીં વેદાંત ચાર વેદિક બોલે છે જ્ઞાની કે છે એક દારી પુરુષ પાસે જાવ જ્ઞાની તો પરમાત્મા કેવાય દેહ ધારી રીતે પરમાત્માય ત્યાં આત્મા હોય કે ત્યાં આત્મા જાણવા મળે કામ પૂરું થઈ ગયું આગળ કશું જાણવાનું કહે તો એવું નથી મે છોડી દીધું સમજાવ્યું એનું છૂટ્યું એમ જેને સમજાવ્યું એનું છૂટ્યું ના સમજાવ્યું તો બધામાં સમજાવ્યું છે ખબર પડે ગપા મારે ગ્રહો કરે છે કે છે કરે કોણ કે જાણે ત્યારે એનો આ કરતા પછ છૂટે હું કરું હું કરું એ જ અજ્ઞાનતા હિન્દુસ્તાન માં આજે યોગીઓ છે ને નક્કી થયેલું હશે મળવાનું છે ને પણ આ લોકો કેસર કરતા છું કરું છું કે છે રમશે